આપડે કહી દ્રવ્ય નિક્ષેપ હોય તારો પૈસા વાળા હોય તો લક્ષ્મીચંદ કેવાય નામ નિક્ષેપ થી છે નામ જ છે કે શું કે છે નામ નિક્ષેપ છે એટલે બધા એનો રીત સમજાવવા માટે માણસ ને કોઈ કહ્યું હોય ને એટલે આપડે ચોટી પડે આ તો લક્ષ્મીચંદ છે ત્યાં ચાલો તારે રૂપિયા સમજાયું નામ નિક્ષેપ થી આ રામ રામલો ભજે એમ નામ નિક્ષેપ થી ભજા કે ભાઈ પણ સ્થાપના નિક્ષેપ થઈ સ્થાપના નિક્ષેપ હોય રામની મૂર્તિ હોય અને પછી રામ જ ખરેખર હોય ગુણો થી તો એ છે તાભ થયા પણ ભાવ નિક્ષેપ હોય કે નાય હોય અંદર ગુણો રામ ના હોય ગયા અવતારા ભરેલા અત્યારે ભાવ છે રાવણ ના હોય પાછા મનમાં છે ભાવ વિચાર થાય કે આ બધા લે છે પૈસા વાળા થઈ ગયા રહી ગયો કે છે એક વાત જો સમજે બઉ ઝીણી વાત કહે છે તો બધા લોક ઠોકાઠોક કરે છે શું થાય છે નિક્ષેપ ચા ચાર આખો જગત નું વર્ણન કરવું હોય તો ચાર નિક્ષેપ વર્ણન કરી શકાય આખા જગત ના છે જીવ માત્ર આઈ જાય ને પછી ચાર ચાર પુણ્ય પુણ્ય પાપ નો માધા છે તેમાં ચાર પુણ્યાનુબંધી પુણ્ય પાપાનુબંધી પૂર્ણ પુણ્યાનુબંધી પાપ અને પાપા અનુબંધી તમારા દ્રવ્ય થી તમે સાદુ ના કેવાયું અને ભાવ થી તમે સાદુ કેવા કે ભાવ હશે તે ફળ મળશે શું કે છે દ્રવ્ય તો આ ભાવ વાપરી જવાનું પેહલાનું ભરેલું હોય ભાવ તો નવો ભાવ ઉત્પન્ન એ જ હોય દ્રવ્ય દ્રવ્ય પેલું રૂપક ના હોય ભાવ ભાવ રૂપક માં ના હોય પેલો જાણે એક પૈસો લેવાયું હોય ને નક્કી કરી બોલાવે બોલાવે પણ લેતા તો આ થાય નાના ના કારણ કે માલ ભરેલો છે એવો કેવો આજે નક્કી કરો ના લેવાય અને મનમાં ભાવ થયા કરે હું એકલો જ મૂરખ છું એકલો રહી ગયો એવું આ બધું ચારિત્ર ભાવ બધે આમ આમ બ્રહ્મચારી હોય સરસ બ્રહ્મચારી અર્થ ને જ પહોચે એક જ વસ્તુ માં બધી જાતના નિક્ષેપ છે ચારે પ્રકારના વસ્તુ તે કયા કયા ભાવ કયા નિક્ષેપે કર્યો આમ જગત ના લોકો આગળ ગજવા કાપી દેતો દીન દયાળ ગજમાં કાપ્યો દ્રવ્ય આપના દ્રવ્ય અને ભાવ નિક્ષેપ દાદા વિક્ષેપ શબ્દ છે દ્રવ્ય નાશવન છે બોલાય નહી વિચાર ના આવે બધું કરી જવાનું કલાસ થઇ જવાનું શું થાય નવા ભાવ તો ભરી જશે એટલે દ્રવ્ય ગમે લાગે છે તે કળિયુગમાં તો કામ લાગે કારણ કે દ્રવ્ય જુદું હોય જુદા હોય પેલા તો દ્રવ્ય ના આધારે ભાવ આવતા હતા હવે તો દ્રવ્ય ભાવ છૂટા જ પડી ગયા છે આ દુષ્મ કાળને લઈને પછી બીજું શું પૂછ્યું તમને બઉ મોડી વાત છે શું છે ખરી રીતે જોવા જાય નહી એક વ્યવહાર સાત થી આગળ સાતસો થઈ ગયા અને સાતસો ની આગળ જેટલા વચન છે ને એટલા બધા નહીં જુદા જુદા થઈ ગયા દરેક ની વાણી નહીં જુદો છે એટલા મૂળ વ્યવહાર કયા પ્રમાણ થી અહી થી આમ ધુમાડો નીકળતો હોય નઈ અહીંથી ધુમાડો નીકળતો દેખાય ત્યારે આ બધા કેસે અગ્નિ છે તો આગળ અગ્નિ દેખાતો નથી કયા પ્રમાણ થી આ વાત કરે છે સમજી જાય ને સમજી જાય એટલે પ્રત્યક્ષ પ્રમાણ એટલે સંગ્રહ નહી શબ્દ નહીં એવમ ભૂત નહિ સમય વિધા નહી હાથ નહીં કોઈ આટલી સ્ત્રીઓ હતી આટલા પુરુષ હતા એ મેં સંગ્રહ નહિ એ બધા આ બધા નજવા જેવી બધી વાત છે એટલે ચોપડી લઈને બેસી ની અમને બધા શબ્દો યાદ ના રે અમને શબ્દો યાદ ના રે એ ચોપડી બધા લઈ ને હોય ને તમે તમને સમજાવું બઉ ઝીણી વાત ભગવાન એટલે એટલી ઝીણી વાત છે આ વાત મનુષ્યને મજબૂત સાધુ આચાર્ય ઘણા સાધુ આચાર્ય ભગવાન પંડિતો ની પાછા સુધી આમ તો પાર જ નથી આવ્યો એવું કે છે કે આ વિણન કરવું હોય તો એટલે એમ ના કહી શકાય કે વિરસદનભાઈ સારા છે ને ખરાબ છે એવું ના કહી શકાય શું એટલે એક ફેરો એક જ વાક્ય બોલાય વિરોધાભાસ બોલાય સત પોપટ બોલ્યો આપડે આત્મા માં કશું નહીં જંગલ માં જઈને પોખ મેલ એવું કે પછી મહાવીર ભગવાન કે છે આત્મા જાણતા રહી ત્યાં પોખ મેલ ગઈ જંગલ માંથી જો આત્મા ઠંડક ના થાય ને બધા ત્યારે આત્મા આત્મા આવી ગયો ને પછી જરૂર આ માથાપુ કરે તો કરોડ અવતારે ખ્યાલ રહીએમ આમ ખે આમ ખેત કરવા જાવ અને પૂરો નાખવાનું નાખો નાખવાનું શું કયું આવે શબ્દ લેવા ગઈ રહ્યા છે શબ્દ નહી કેવાય છે કે આજે નહી બધા આત્મા ને જાણવાના સાધન રૂપ છે જાણવા માટેની વાત જુદી છે પણ આત્માને જાણવા માટે જ્ઞાની પુરુષ જ જાણેલું હોય એવું એવું જાણે તો જ્ઞાની પુરુષ થઈ શકે ને અને બીજા આત્મા જાણવા માટે કશું ને જ્ઞાની પુરુષ મળે એટલે આત્મા આત્મા જાણીએ એટલે બધું જ જાણી ગયું भगवान भगवान शास्त्र करे आज नये निक्षेप आक्रमक मार्ग साधन रूपी न गणी सकते कदाच સાધન તો મુખ્ય સાધન કયું ત્યાં કરતા છે ને એટલા જ મુખ્ય સાધન સૌ સાધન પછી રહ્યો ને કોઈ ઉપાય સત સાધન સમજો નહીં તેવા બંધ